દીકરી કોની થોડું બધી જગ્યા રાખ બસ બસ બસ હખું ચાલો બહુ થઈ ગયું તું અહીંયા દેખાયું બે હજાર ત્યાં અચ્છા જગ્યા તો પેલા ફોટો પાડશે બધા અહીં વચમાં આવીશ તું હા બસ થોડું બસ ફાવશે ભાઈ ત્યાં જવાનું કહો નહી ફાવશે તને ફાવશે તો નવીન આનંદ સ્વામીજી एक अच्छा परमात्मा का शुद्धात्मा का हमेरा गुणगान कर सके ऐसा पद लो एक हुँ? और ये देह है तो हम कर पाएंगे ये तो हमेरा शुद्धात्मा का जो परमात्मा स्वरूप है और जिन्होंने सिद्धत्व पाया है ये तो सब हिंदी भाषी है ना सब लोग પ્યોર ગુજરાતી તું એને પૂછ તેલગુ માં પૂછ તારું નામ શું પૂછ પૂછ તું પૂછ એને પૂછ ને જવાબ આપ તે લોકો માં મારું નામ જે હોય તે બોલ દા પેરું ઈશા દા શું ના પહેર ઈશા એટલે ઈશા નથી ભાષા ભાષા માનવ ભાષા માનવ ભાષા બોલતે ભાષામાં કઈ ભેદ નથી ભાષામાં ભેદ નથી પણ આ માન્યતામાં ભેદ પડી ગયા આપણા શું કહ્યું બોલો એટલે આપણને ભાષામાં ભેદ લાગે પરંતુ માન્યતા આપણે બધા અમુક સંઘમાં બધા રહેલા અને એમાં ટેવાઈ ગયેલા એટલે આમ લાગે કે આપણે એક આ સંઘ ના આ લાગે પણ છતાંય દરેક એકબીજાને માને કે ના અમે બધા જુદા છીએ શરીરથી મારે પણ બોલે જુદા પાછા હા તે બે પાક્કા સ્થાનકવાસી હોય રોજ હળતા હળતા બધો વ્યવહાર હોય ને તો કે તું તું નવું કે છે આવું કેમ થાય છે ઘરમાં એવું થાય છે અને ઘરમાં એ બીના તારે તારે ઘરમાં કેવું તું તું નવું એવું થાય છે સાચું કે ને તમે શું કહો છો તમને પૂછું છું હે બોલવા તો ના હો પણ રહેતો ખરું ને અંદર હે હમે હોય એને તમે હું તો નાચકો ને બેન આવ્યા છે કઈ છે આ તો ઊંચા કરે તો આ તું જોતી છે તો તું ઊં છું એવું બોલો છો એને હે નામ અત્યારે તો બોર્ડન થઈ ગયા છે પેલામાં રાજસ્થાનમાં ક્યાં બોલતી હતી નહી બોલ પાતે બોલ પાતે નહી એટલે આવું છે હમ અને એ જ માન્યતા ગલત માન્યતા દહે દેહે દેહે કરીને એક જ જૈન સંઘા હૈયે તો પણ એક જ ઘરમાં રહેતા હઈએ આખી જિંદગી રહેવાનું થાય તોય આ માન્યતા આગળ એવી પાકી થઈ ગઈ મૂળ્યા એટલા પાકા થઈ ગયા તે જલ્દી જાય એવી નથી જલ્દી નહીં જાય બઉ સોલિડ મૂળિયા છે કાચા પોચા મૂળિયા સ્ટ્રોંગ હોય એટલે એનો વ્યવહાર મજબૂત હોય સ્ટ્રોંગ હોય એવું મજબૂત કરી નાખે સિમેન્ટ ને બધું નાખી નાખીને વ્યવહારમાં પાકો મૂળિયા કાચા હોય એનો વ્યવહાર કાચો તો કાચો વ્યવહાર એને જ્ઞાન મળ્યું હોય ને પોતાને આજ્ઞા ધર્મ મળી ગયો હોય તો એ આનંદ મજાથી રહ્યા કરે શું કહ્યું તમારો વ્યવહાર કેવો કાચોક પાકો હા ચૂકી દો કોણ હું નામ શું હું નવનીત પાકો છું ખરું નહિ હા જોયું ને મેં તમારું નામ હે હું મિલન પાકો છું હ હું છેતરો બેતરાવું નહીં કોઈ દાડો ખરું કે નહીં બોલો ને તમે બોલાવો નહીં છેતરાઓ તમે કાચા છો છેતરી જાઓ ના બહુ પાકા ના છેતરા એ પાકા છેતરા એક પાકા એટલે બોલો જવાબ આપો તમે હમ છેતરા એ પાકા હું છેતરો દબા જાય પેલા એમને કેમેરા છે ને એમનો બસ વાંધો નહીં ફાવશે તારે જો અહીંયા આઈ જાય અહીંયા તારે સરસ જગ્યા જગ્યા ખોરતા આવવું જોઈએ હા ગમે તેવું બધા સિદ્ધ ભગવંત બધા કેટલા બધા હોય અનંત છતાંય એમની જગ્યા પ્લોટ પાક્કો જ હોય પ્લોટ કાચો ના હોય એમનો એ પ્લોટ ખરો કાય પ્લોટ સિદ્ધ ભગવંતનો જો ફાવ્યું હા સ્પેશિયલ સીટ મળી આવડતી અમરાઈ બરોબર હ અમારે શાસ્ત્ર જ્ઞાનીજીઓને બેઠા છે રેખા શાસ્ત્ર જ્ઞાની રેખા બેન બહુ શાસ્ત્ર વાંચે છે સમયસર કેટલી વખત વાંચેલું જોયેલું તો ખરું ને અરે બીજાને સત્સંકર આવતા હતા પ્રકાશ શાસ્ત્ર વાંચેલા ને આ બેન ને કહું છું બુછું છું ઓળખો નહીં એને શાસ્ત્ર બહુ અભ્યાસ બહુ હતો બહુ મહારાજો સાહેબ નહીં અભ્યાસ ગણો ખોટા નથી પણ એમના જે વ્યવહાર પ્રકાશમાં જે લખાયું અને અત્યારે આપણે શાસ્ત્રો જોવા જઈએ કે એમનો પડે ગમે તો સારું જ ને આવે લખ્યું સારું સારું તો તે શાસ્ત્રોમાં સારું સારું જ લખવું પડે ને ખોટું ના લખાય ને શું કેશ ના લખાય એ તો કોઈ હાથમાં પકડે નહીં નહીં ભગવાનના શાસ્ત્રો કેવા જુઓ ને આ હમ સમજાય છે બાકી શું કર્યો છે ચાલ ત્લાસ પદ કાઢો એક કઈ ધમધમાવો કયું પદ બોલીશ આ એ પહેલું બોલચો એટલે જ્ઞાની પુરુષની ઓળખને પહેચાન આપતું પછ છે જ્ઞાની પુરુષ શું આ પાંચમા આરામાં આ પાંચમા આરામાં જ્ઞાની પુરુષનું સ્વરૂપ શું છે એ આપણને સમજાવે છે આ પાંચમા આરામાં જ્ઞાની પુરુષનું સ્વરૂપ જે મહેર ભગવાનના વખતમાં હતું એવું હોય શકે નહીં અને મહેર ભગવાનના સમયમાં એ ચોથા આરાના જ્ઞાની પુરુષ હતા કેવા ચોથા આરાના તે દસમા ગુણસ્થાન વાળા હતા વ્યવહારના કયા નિશ્ચય ના એ છ સાત આઠ ને છ સાત આઠ આઠમું તો મુશ્કેલ છે એટલે સાતમા હોય તો બહુ મોટા કહેવાય તે નિશ્ચયના હા અને વ્યવહારના દસમા એ માહિતી ભગવાનના अत्य पांचमा आरा में आ ज्ञापी पुरुष है निश्चय में महिर भगवान नजीक ना महिर भगवान समय में जो आचार्य पद ज्ञापद ज्ञापद कहवात तो ये ज्ञापी कहवाता परंतु ये व्यवहार ज्ञानी कहवाता कि जे अपना निश्चय पगचकेंगे बहु बहु तो संवसारी चौथे स्थिर करके સાધુ હોય તો બહુ મુશ્કેલ છે આ કાળમાં મુશ્કેલ છે સાતમું કોને કેવાય વ્યવહાર થી સાતમું પાછું શું કહ્યું હા ગુણસ્થાન બધા ગુણસ્થાન વ્યવહાર થી છે શું કહ્યું બોલો ને તો પૂછતી છે ને કેવી રીતે સમજાવવા એવું કહે બોલતે ને બોલ શર્માશો તો બધું રહી જશે તમારું પૂછવું જોઈએ ત્યારે ના પૂછવું જોઈએ પણ પૂછવા જેવું લાગે તો હ મારી પરીક્ષા કરવી હોય તો નહીં હું કરવા દઈશ તમને તારી ઈચ્છા પરીક્ષા કોઈને કરવી હોય તો કરવા દેવી પડે ને ભાઈ આપણે પરીક્ષા લેવી જોઈએ હાચા પ્રોફેસર તે હોય સમજાયું ને સાચી શિક્ષા આપનાર પણ એ જ હોય શક્ય નથી એટલે પાંચમા આરાના જ્ઞાની પુરુષ બારમા સ્થાન ના એટલે ભગવાનના અને પાંચમા ચોથા આરાના આચાર્ય પદ કરતા ઉપર આવ અને એ પણ પાછા ઘર ઘર વાળા ઘરબાર વાળા વેપાર ધંધા વાળા આ કઈથી બને બોલ ધંધો કોને કહેવાય વિતરાકથી થાય એને ધંધો કહેવાય કે વ્યવહારથી થાય એને ધંધો કહેવાય ચાલો વ્યવહારથી વિતરાગ વિતરાગમાં વિતરાક માર્ગમાં ધંધો હોતો હશે કોઈ દાડો તમે શું કહો છો સાહેબ ના જ હોય તમે લોકો શું બધા વિતરાક માર્ગમાં ધંધો હોય शरीर ना होतीस तर ना हो सही हो बिजनेस करके समझे परंतु विदराग पुरुषों बिजनेस ये अलौकिक बिजनेस छे लोक में चाल तो बिजनेस जो नहीं समझ गोकमा चालते बिजनेस तो, तो छे आजे मा, द्यवार मा, द्यवार है भाई आज आकार में व्यवहार में व्यवहारवाला बढ़ो घर बार बद धंदा पा बधुज हो स्वामीजी साहेबो એક બે ત્રણ ચાર ને પાંચ જણ કે ચાર જણ આવ્યા છે એમને એવું નથી અમને જરાય નથી અમે તો બધાના ચરણોમાં સેવક ભાવે જ રહી શકીએ મારું બીજું ગજુ નહીં હવે છે સ્વામી અને આજીવન બ્રહ્મચારી પાકા કોઈ કે નહીં આ કપડા ઉપરથી કોઈ ના કે કયા ધર્મ ના કહેવાય મુશ્કેલ આ જરાક પિરાશ પડી છે ઇન્ડિકેશન કોઈ કઈક તો હોવું જોઈએ કશું ના હોવું જોઈએ એટલે આવું છે એટલે એ જ્ઞાનીને ઓળખ આપતું આ પદ બોલે છે જોજો કવિરાતનું નવું જ સર્જન થયું છે બહુ સરસ ઉત્તમ શાહ ને આપણને આ થારો છે रूप अपळू थाय कोषायनी चला पडदा पाडी दे पाछ लाइट आवेस बनती कोषायनी घे रहा जनी जय हे नमालिकी बा ता जोई વાત કરી લઈએ શું કે છે જ્ઞાની પુરુષના ગુણના જોવાથી જ ખેંચાય હવે આપણે આ પાંચમા આરામાં છીએ કળિયુગમાં છીએ છતાં કોઈના ગુણ જોવા એ બહુ આકરી વાત છે નહીં ગુણ સ્વરૂપે જોવું એ આકરી વાત છે નહીં પણ આ માણસમાં આપણા લૌકિક વ્યવહારમાં આપણને સારું લાગે એટલે ગુણ જોયું કહેવાય ખરું પણ બહુ રહેતું નથી ખાસ એટલે અહીંયા આગળ જ્ઞાની પુરુષ માટે લખ્યું જ્ઞાની પુરુષના ગુણ ગુણના એ વિતરાગ ગુણના હોય છે એમાં દેહનું અને દેહભાન પણ બિલકુલ હોતું નથી દેહભાન જેવું જ્ઞાન દેહનું હોય એવું હોતું જ નથી પછી ગમે તેવા શાસ્ત્રો છે સમજાયું એટલે દેહથી સંપૂર્ણ મુક્ત કહેવાનો મતલબ એ દેશ છે છતાં પણ એ દેહમાં નથી શું કહ્યું બોલો પરંતુ દેહ જોડે તો જરૂર છે જેવી રીતે પાણી જોડે દૂધ છે તું શું કે દૂધ પાણી જોડે છે પાણી દૂધ જોડે છે બોલ સમજાયું તને સમજાયું હે એટલે ગુણલા જોવાથી જ એટલો સુંદર આ એક વસ્તુ છે વ્યવહાર હોય કે નિશ્ચય હોય પણ મૂળ નિશ્ચય સાથે હોય તો જ કામ લાગે ન તો વ્યવહારથી આપણે ગુણલા જોતા આવડ્યું તો એને ઉર્ધ્વગતિ એટલે કે પુણ્ય સુંદર એના શું કહ્યું પુણ્ય બંધાય પણ એ ગુણલા જોવાનું દરેકની રીત હોય દરેકની પાસે લેન્સ છે એ લેન્સથી દેખાય એવા ગુણો બધાને હોય ગુણોના પ્રકારો હોય છે સમજાયું એટલે જેવી જેવા જુને એ રીતે એમાં જેટલો તટસ્થપણે જુએ શું કહ્યું તટસ્થપણે એટલે એનો પક્ષ લીધા વગર પણ ગુણ જોઈ લે શું કહ્યું તો એનું પુણ્ય બહુ સુંદર બંધાય તો એને દેવગતિ મળે સારી અને એની આગળ જતા જતા રસ્તો પણ મળી જાય મુક્તિનો ખ્યાલ પણ દેવગતિ આ કાળમાં એટલું તટસ્થ તટસ્થ પણ જો સારામાં સારું ઉત્કૃષ્ટ હોય શું કહ્યું તમે બધા શ્રી આપણે રાજચંદ્રજીનું નામ સાંભળ્યું જશે શ્રીમદ્જી એવા તટસ્થ પુરુષ હોવા બહુ મુશ્કેલ છે ઘણા મુશ્કેલ છે એમને કોઈનો દુર્ગુણ તો દેખાય જ નહીં પણ આ પણ એ કેવી રીતે તટસ્થપણે એ પોતાના જો પોતાના દેહ માટે પણ એવા હોય એ પક્ષ ના લે પોતાનો પણ દેહનો સ્વભાવ શું છે કે બે ડબલ સ્વભાવ એટલે એને કહ્યું પુણ્યને આધીનને પાપને આધીન શું કહ્યું સુખને આધીન હોય બધો પુણ્ય આધિન અને દુઃખને આધીન હોય બધો પાપને આધિન પણ કહેવાય કેવી રીતે પુણ્યને આધીન પાપના આધીન કારણ કે કર્મરૂપે પરિ ઉદય પામે છે ને પાણી પામે છે એટલા માટે એટલે જ્ઞાની પુરુષના ગુણ જોવાથી એટલે જોવા ઉપર બધું છે આંખોથી શું દેખાય પહેલું શરીર દેખાય કે ગુણ દેખાય પછી ગુણ પછી ગુણ સમજાય તો આ શરીર કે એવું છે અને પછી ગુણ મનંદિધ્યાસન એટલે જો પૂદગનના ગુણનું મનનિધિ રીતે આસન કર્યું જેવી રીતે લૌકિકતામાં છે અને એમાં તટસ્થતાનું પ્રમાણ બહુ મોટું કહ્યું પછી એના સંસારીઓના નીચેના પ્રમાણો હોય છે બધા એટલે એનાથી દેવગતિ ઊંચી ગતિ તો થાય અને મનુષ્યગતિ થાય તો પણ પછી આગળ વધુ વિકાસવાળી થાય બધી ખ્યાલ આવ્યો ત્યાંથી માંડીને દેવું એવું થઈ શકે છે પણ એ નીચેના દેવો તે તટસ્થને એવા ઉત્કૃષ્ટ હોય તો આજે વધારેમાં વધારે દેવગતિમાં પણ પાંચમા બ્રહ્મલોગ સુધી જઈ શકાય આ કળિયુગના માણસો પાંચમારા આગળ જઈ શકે નહીં ગમે તેવા મોટા સમર્થ આચાર્ય હોય તો પણ પાંચમો બ્રહ્મલોક કહેવાય છે અને આ કાળમાં સવા બસો વર્ષ પર જે લગભગ સહજાનંદ સ્વામી થયા સહજાનંદ સ્વામી જાણો છો બધા હા એ યોગી અને દૈવિક હા દૈહિક બ્રહ્મચર્ય બઉ ચોખ્ખું અને શુદ્ધ હતું અણી શુદ્ધ હતું દૈહિક બ્રહ્મ છે જ બહુ એટલે નીલકંઠ ગયા નીલકંઠ વર્ણય તમે સાંભળ્યું બતા એવી એ સ્વામિનારાયણ ધર્મ બધા જાણે છે એ હતા એ આજે પાંચમા બ્રહ્મરૂપમાં બિરાજમાન છે ખ્યાલ આવ્યો તેવા બ્રહ્મચાર્યનું જે બધા દુનિયાઓ તો હોય ને પાછી પુણ્ય ભેગું થઈ ગયો ક્યાં જાય એવું છે પછી નીચે પછી નીચે બધું આવે એક થી ચાર નાનું જેવું હોય તેવું આગળ તો જવાતું જ નથી એવા તો બહુ મુશ્કેલ છે અને એવા મોટા મોટા પુરુષો જ જઈ શકે છે સમર્થ બહુ એટલે ગુણ મનને નિધિ ધ્યાસન જેવો ગુણ અને દેખાયો અને તે જ્ઞાની પુરુષનો એ તો એનું મનન રહ્યા જ કરે તમને આ મુખાડવીને તો યાદ ના રહે બધાને પણ ધીમે ધીમે આવે ધીમે ધીમે ધીમે પ્રગતિ થાય અંદરના આવરણો ખસે તેમ તેમ તેમ તમને દેખાતા જાય અને રહે એ તો ઉત્તમ કહેવાય અત્યારે અમે આ સ્થિતિમાં છીએ ને અમને જેના અંદર બરોબર ફિટ થઈ ગયા હોય ને અને નિધિ રહ્યા કરે એકદમ કન્ટિન્યુઅસ તો કોઈને રહે નહી તો બહુ એ થાય તો બીના છે બને કે એમ કેમ થાય છે આવું નથી રહેતું શું વાત કરું છું एट बटाड़ी दिखाई जुए अंदर चित्त शक्ति चित्त अंदर बार बदे रहने एक जगह थी गये पीछे आप विकास थेगर बुध चोखू जाए घर बहु वक्त पड़ी रहफ सूफी करने બધું છે આદિનાથથી મારીને આ બધો કચરો પડેલો બધો ઘણો જોડે લઈને આવેલા છીએ આપણે એને સાફસુફ કરવું કેટલો સહેલો કહેવાય કે કેટલો સહેલો કહેવાય ઘર ઘર કરવું અઘરું પણ એ સહેલું નહીં બેમાંથી અઘરું કયું ઘર તો પાંચ વાર પડી રહ્યું તોય અને આજના સાધનો પણ આ વિતરાગમાંગના સાધનો વિતરાગ જ હોય છે બધા એમાં કંઈ ના ચાલે એમાં કાર આપણે આરો બારો લાગતું નથી કશું સમજાયું એટલે કયું પછી એ ગુણ આપણે ફિટ થઈ ગયો અને મનન રહ્યા જ કરે અને એટલે આપણા ચિત્તમાં કરે તે રૂપ આપણું થાય અને નિધિ અર્થ છે એ શાસ્ત્રીય શબ્દ છે તેનો ખરો અર્થ છે જેવું જુએ ને પ્રમાણે અંદરથી ચિત્તમાં વણાતું જતું જાય અને સ્થિર થતું જતું જાય તેમ તેમ તે રૂપ થતાં જતા જાય જો પૌગલિક હોય તો પૌગલિક સ્વરૂપે પણ જેટલું તટસ્થ થાય આવ્યું એટલું આપણું પુણ્ય પુણ્યનો વાત એટલે આપણા જૈન સમાજમાં આજે પાંચમા આરામાં તમે જ્ઞાન બધા પામ્યા છે જે બધા જ છે ને લગભગ પ્રકાશ થોડા થોડા થોડા હશે બાકી તો બધા જ છે બધા જ છે હા બે ત્રણ જણાને ગમે વાતો ચીતો બધી સત્સંગ અને અંદરથી ભાવ થાય તો કોઈ યોગ આવે પણ એથી દોડી લાવવું પડે મારી પાસે નાની ગુરુને તો તમે અહીંથી દોરી દોરી બાંધીને ખેંચો આવી શકે છે પણ દોરી બાંધીને ખેંચો પછી એમને તો શું કરે પણ આજની દોરીઓ કામ લાગે નથી બધી એ નથી લાગે એને પ્રેમ દોરી કહેવાય છે શું કહ્યું હ પ્રેમ દોરી પૌદગલિક નથી એ દિવ્ય છે શું કહ્યું બોલો દિવ્ય છે આજે ચોથા નહીં બોલાવી લેવાય એટલું બધું એમાં બળ છે એટલે તે રૂપ આપણું થાય નિધિ જાય જોવું હોય ને જેવા જેવાનું એને ફાવ્યું એટલું આપણું એ રૂપ થતા જઈએ સમજે ગુણ એટલે પોઝિટિવ પણ બધું જો અને દોષ જોવા એટલે નેગેટિવ પણ આપણે નેગેટિવ જોવું નથી લાખ રાખીએ ને તો પણ शरीर में भरी क्या आ वस्तु समझ पुण्यपाप ना मार्ग कहो आखो विग ना मार्ग शुण्य मुक्ति पाप थुण्य मुक्ति पाप थी मुक्ति हो विरागो ना मार्ग ख्याल आ मुक्ति मार्ग कसाय नहीं गैर हाजरी देह न मालिकी भाव દે ન માલિકી ભાવ એટલે એ જ્ઞાનીને શું હોય કે તમને કોઈને વળતા દેખાતા હોય તો એ કસાય ના હોય એમને કોઈના પર ગુસ્સે જ થતા તે કસાય ના હોય આમ વ્યવહારથી કહેવાય કે છે એવું ગાળું છે પરંતુ ભગવાનની ભાષામાં કશાય નહીં કહેવાય એને મા બાપ છે બચ્ચાના હિતમાં વળવાનું થાય કેટલું થાય બહુ જોડે એ થાય તો પણ એ મા બાપને માટે કસાય નથી જો છોકરાને કશાય દેખાયા મા બાપમાં તો બધા નુકસાન છોકરાને થાય મા નહીં એ મા બાપ છે તો લો તે વિતરાગોનો ન્યાય તો ચોખ્ખો હોય કે નહીં હા બાપનો પક્ષ લીધો એમાં કારણ કે છોકરા મા તો થવાના જ ને પછી કઈ જશે મા તો થવાના ને તું મમ્મી થવાની કે નહીં એટલે કે છે કસાયની ઘેર હાથી દેહ માલિક ભાવ દેહ છે તા માલિકી પણ નથી પાણી સાથે છે છતાં એ પાણી નોખું રહે છે અને પોતે નોખા રહે છે સમજાયું ને શ્રીફળ છે તે શ્રીફળમાં અંદરના ગળ કહેવાય એનું પાણી બધું સુકાતું જતું જાય ધીમે ધીમે બહુ ટાઈમ લાગે તો જેમ પૂરેપૂરું સુકાઈ જાય ત્યારે બે છૂટા પડી જાય ઉપરનું ખોખું અને અંદરનો ગોટો અહીંયા ગોટા મળે છે મળે એ લાવીએ છીએ બધા આપણે અને પેલા લીલા કોપરામાં બધું જ મળે આટલું જ શરીર છે જોઈને વિસ્મૃત જગત સ્વભાવ જગત કોઈ દાળ વિસ્મૃત થાય નથી જગત એટલે શું કે શું નામ કયું કુંકુમાર ઓમાર કુલ કુલ કયો પેલો પાક લઈ ગયા ધીર સમજાયું ને એટલે જગત શું કેવાય તો હું કુમાર છું સમજાયું પણ જગત વિસ્તૃત ક્યારે થાય કે વ્યવહાર થી હું કુમાર છું શું કહ્યું નાનપણથી મોટા થયા કોઈએ કહ્યું કુમાર કુમાર જ કર્યું બધાએ પોતે આવું ચાલ્યો અને વ્યવહાર દ્રષ્ટિ એ જે પ્રમુખ આજ્ઞા આપી છે એટલું બધું બળ છે એમાં અને આખો મોક્ષ માર્ગ એ વ્યવહાર શુદ્ધિથી થાય છે અને એમાં ગુણસ્થાનક નું આખો ક્રમા ક્રમ આરોહણ થયા કરે છે અને એ વ્યવહાર મુક્તિ પામે છે સંપૂર્ણપણે ત્યારે જ કેવળ જ્ઞાન ખોલે છે નહીં તો ના ખોલી શકે ગુણસ્થાનકનો અર્થ આ છે પરંતુ ગુણસ્થાન છે તે વ્યવહારથી આવી રીતે આપણને છે જ બધાને માટે કારણ કે દેહ કરીને કરીએ છીએ ને આપણે તો પણ દેહ કરીને કરતા ના આપણે આપણે એટલે દેહ જુદા આપણે જુદા હોઈએ તો જ ને હ બે નોખું હોય સમજો ને તો આપણા માટે વિતરાગ પક્ષનો વ્યવહાર કહેવાય હમ એ વ્યવહાર બે બે જાતના વ્યવહાર એક વિતરાગ વ્યવહાર અને આપણો જગત વ્યવહાર તે જગત થી મુક્તિ વિસ્મૃતિ આવી રીતે રહ્યા કરે શરીર છે શરીરથી જીવીએ છીએ બધું કારોબાર બધું કરીએ છીએ છતાં પણ આપણે નોખા છીએ પણ જ્યારે શરીરનું કામ આવે વ્યવહારનું કશું કામ આવે ત્યારે વ્યવહારમાં આપણે લક્ષ રાખવું પડે છે અમને ફોટો લેવો હોય એમને તો કેમેરો ઊંચો કરીને મને લક્ષમાં રાખીને એમને જેવો લેવો લઈ લઈએ એટલે એવું કરો છો એવું છે તો આપણી અંદર એ ભગવાન ખુલ્લા થયા છે ભગવાનનો સ્વભાવ ખુલ્લો થયો છે અને આપણે આપણા સ્વ પામ્યા છીએ કેવા કે જેથી કરીને આ કુમાર જે પર છે પર છે પણ પારકો નથી માન્યો આપણે એને ચોટેલો છે કંઈથી પારકો માન્યો એ તમે બે છૂટા છો એવો છૂટો હોય તો કામ ચાલે અને તે પાછો અહીંથી કેટલો જોજોનો દૂર હોય તો પણ છૂટો તો છતાં જોડે જોડે એ વિતરાગોનું છે વિતરાગો એવાય નાની પુરુષે એ તો સમજાય નહી શરીર જોડે રેલા ને એટલા ટેવાઈ ગયેલા ક્યાંથી સમજણ પડે ખ્યાલ આવે છે બઉ ગુડ વાતો છે એટલે નિષ્પક્ષ નિષ્પક્ષપાતી પણ નિરાગ્રહ પણ એટલે આગ્રહ નહીં કોઈ જાતનો કોઈ આગ્રહ પડવું નહીં એમાં નિરાગ્રતા સમજે માલિકી પણ વગરનું બિલકુલ માને બંધાય માલિક નહીં વાણી બોલાય છે તે અમે બોલતા જ નથી પણ તમે બધા ભેગા થયા છો ને અને પાછા પાક્કા જૈન બધા જ તો વાણી આવી નીકળ્યા કરે છે અમારે બધા વૈષ્ણવ મળે શિવ મળે સ્વામિનારાયણ કોઈ પણ મળે ક્રિશ્ચન મળે મુસલમાન મને મોટો અફઘાનિસ્તાનનું પઠાણ મળે કોઈ પણ મળે મને તો આફ્રિકન મળે બધી જાત જાત તમે બધા બહુ મળ્યા સમજાય છે પણ બધાને લાગે કે હું જ છું મને જુએ ને ત્યારે હું છું આ સહેલું છે વાત એ વાત સહેલી છે હા એટલે ધીમે ધીમે આવશે તમે લોકો પૂંસારીશો બધા તો આજે મારે આ લોકોએ ઉઠાવીને મને અહીંયા મૂકી દીધો અમારામાં તો ખબર નહીં કંઈ જ આવવાનું થવાનું છે એટલે પ્રકાશ તો બહુ બમ કરે પણ કરીએ શું આવે કંઈ વડોદરા પડ્યું કંઈ તમારું તેલંગાણા પણ બોલ હજુ તો અંદર જ કયા કરે છે ને પ્રેક્ટિસ પડશે નહીં આવે ધીમે ધીમે એટલે નિખાલસતા હાસ્ય હૃદય એટલે એ હંમેશા હૃદયના જ હોય છે હૃદયને માથું શરીરનું આટલું નજીક છે છતાં એ તો માઇલો દૂર હોય છે અને છતાં આટલું માથું નજીક રહે છે ચાલો એટલે માથું દૂર એટલે શું કે બુદ્ધિ એમની નષ્ટ થઈ ગઈ ખલાસ થઈ ગઈ એવું નથી કહેતા પણ બુદ્ધિમાં જે આખી હતી માન્યતા બધી હાવ નીકળી ગઈ એટલે શરીરનો ભાગ હતો તે રહ્યો એટલો કુદરતીપણે રહી ગયો એનો કારણ કે એનો વ્યવહાર કોણ ચલાવશે નહીં તો પછી એવું ને સમ્યક બુદ્ધિ કહેવાય હમ તે નિખાલ એટલે એમને કોઈ મોડું ચડાવતું મળે કે હસતું મોડું મળે બે મળે તો ચડાવતા અને ના જુએ અને હસતાવાર હસવારો ના જુએ એમની એક જ નજર હોય બધી અને એમનું હાસ્ય મુક્ત હોય એટલે દૂટી હોય છે ને નાભી નાભી દે એટલે કર્મની નળી બહુ નથી લાંબી અહીંયાથી બુદ્ધિથી મારીને ત્યાંથી ગળા થઈને આટલી અહીંયા આટલી બધી ભરચક થઈ ગઈ છે શું થઈ ગયું છે એને ત્રસ નાળી કહેવાય ભરચક ત્રસ નાળી કહેવાય સમજાયું કે તન ઘન યોજન જેવું આખી ના બ્રહ્માંડ નહી પાછા વેપાર કરવા શીખી ગયેલા કે આ વખત આવો આવે છે જરાક મોંઘવારી વધે આ તે પછી બરોબર ભરી લો હાર્યું ભરીને લાયેલા પણ તમે ડાયા તે ખરું કહીએ એટલે નિખારસતા ભાઈ ક્રોધના કારણ નિમિત્તે નૈમિત્તે નૈમિત્તે લખે નિમિત્તે નથી બરોબર ક્રોધના કારણ નિમિત્તે એમને ગરમ થતા કોઈને દેખાય કોઈને ક્રોધ જ લાગે એ પણ એ નૈમિત કે છે એટલે કે એ આગળના કર્મનું કર્મ ફળ એટલે કર્મ શું કહ્યું અને એ જેવું નિમિત્ત હોય એ પ્રમાણેનું ફળ આવે એટલે જ્ઞાની પુરુષને ક્રોધ ના હોય કશું ના હોય બધા જેવો માણસનો વ્યવહાર હોય માણસને જેવું બધું બધા હોય એ બધા લક્ષણો એમના હોય પણ એમાં એ પોતે ના હોય એટલે એમના બધા કુંદકુંદ આચાર્યજીએ સમયસારજીમાં જ્ઞાની પુરુષના પ્રત્યેક દેહના લક્ષણને દિવ્ય કર્મો કયા શું કહ્યું દિવ્ય કર્મો દિવ્ય કર્મો કારણ કે હવે એક પણ કર્મ બંધ પડે આ પાંચમા આરામાં એવું કંઈ ખેંચાતું નથી છતાં કેવા ખુલ્લું નથી થતું શું કહ્યું કારણ કે છે પાંચમો આરો પાંચમા આરાએ શું બગાડે આપણે તોય પણ કહેશે આરો તમે અહીંયા આવ્યા ને અહીંયા બગાડ્યું હશે થોડું ઘણું તમારું તાર આયા ને તમે જ્ઞાની પુરુષો અત્યારે અહીંયા આવ્યા હમ હવે એ બગડેલું નીકળી જવા માટે થોડું બાકી હોય ને એટલું જ હોય બાકી દિવ્ય કર્મો રેખા બે સમજાયું હવે બધા બહેનો ભેગા થયા સત્સંગ કરશો કે નહીં ભેગા થાય છે અત્યારે ભેગા થયા હજી થાય છે ખાલી કહેવા ખાતર કહો છો હજુ અઠવાડિયામાં કેટલી વખતે એક વખત થાય છે અરે તમે બેફવા દો છો બધાને કે ભાડું લો કેટલા માય છે આપણે કેટલા જ માય સોજન તો માય કારણ કે હવે મહાત્માઓને છે ને જગ્યા ઓછી જોઈએ જગ્યા બહુ ઓછી જરા જગ્યા ના રાખે વિસ્તૃત જગત સ્વભાવ ક્રોધ ના કારણ નૈમિત આવે નહીં જ્યાં ક્રોધ એ જ્ઞાની પુરુષ લક્ષણ એટલે પેલું ક્રોધના કારણ નૈમિત એ કર્મ કહેવાય અને આવે નહીં જાતે દિવ્ય કર્મ કહેવાય એમને ક્રોધ ના હોય સમજાયું ને મનુષ્ય જોયો બધો લાગે તમને સહજ ક્ષમાશીલ પ્રકૃતિ જ એમને ક્ષમા આપવી ના પડે દયાભાવમાંથી હાવ નીકળી ગયેલા હોય એટલે કઈ રીતે કે દયા એમની ઉત્કૃષ્ટ લેવલે પહોંચી ગઈ હોય દયા ગુણ દયા નામનો ગુણ એ તો બધા ધર્મોમાં હોય એનાથી ધર્મની શરૂઆત થાય ત્યાર પછી હા આપણને કૃપા અને કરુણા એ બે ખુલ્લા થાય છે અને એવું હોય એટલે એમ ગમે તેટલું બુરુ વીજતો હોય બોલતો હોય કોઈનું એવું બળતન હોય લાગતું હોય છતાંય એમને ક્ષમા રહ્યા કરતી હોય શું કહ્યું ક્ષમા રહ્યા કરતી હોય એ ક્ષમા મહેશ ભગવાનના લેવલની ના હોય પરંતુ દ્રષ્ટાંત આપીએ તમને કે માહિર ભગવાનને ચંદ્ર કૌશિક આવી રીતે હતા અને કલ્યાણ માટે હતા એમના છતાં જુઓ પણ એમ કારણ કે આ તું મને નથી ડંખ્યો આ તો મારો વાગેલો ડંખ પાછો આવે છે એવું કે સમજે એવું છે પપ્પાનું એવું જ્ઞાની પુરુષને એમના નજીકનું પણ એમનાથી નીચું એટલું હોય આ થોડું બાકી રહેલો વ્યવહાર ખરા એટલે એમ પટેલ અને દાદા ભગવાન એમનું બહુ સુંદર સ્વરૂપ હતું અને અમે એમનાથી એક પાયરી નીચે શું કહ્યું આ પાયરીએ હોય એમનો તો અમે ઉપરની પાયરીએ દાદા ભગવાન અને ઉપરની પાયરીએ સિમન દસવામી ભગવાન એવું હોય અમારું એટલે અમે કહીએ કે અમારી પાયરી ઉપર પગ મૂકીને ઉભા જોશો દાદા ભગવાનને જોવા હોય તો તો હરખા દેખાશે તમને પણ તમે તમારી પાયરી હશો તો જોવા જશો પણ જેવા તેમ નહીં જેમ એવું કઈ કેવું પડે અમારે કેવું તો પડે ને પાયરીનો ગુણ છે ને એક એવું ગયો તમને હમ અમારી ઉપર દાદા ભગવાન દાદા ભગવાન સીમંતર મહાત્મા ચલો અને મહાત્માઓ તમને કોઈને આઘા નથી રાખ્યા જોડે જોડે રાખેલા છે પણ એક પાયરી પર કેટલા માય તમે તમે તમારે શક્તિવંત બધા જેટલા જોવા હોય એટલા બધા મળી શકો છો પણ બધા એને પછી જુદા પણ રહેલું હજુ કરે આવે નહીં સમજવું એટલે દર્શન દર્શન આપણે હું શુદ્ધાત્મા થતાં જ આપણું દર્શન ગુણ અદભુત રીતે ખેલે છે અને એનું શુદ્ધિ વ્યવહારની શુદ્ધિ થતાં થતાં એ દર્શન શુદ્ધિ થાય છે અને દર્શન શુદ્ધિ થતાં આપણે સ્પષ્ટપણે જેમ છે તેમ વ્યવહારને વ્યવહાર સ્વરૂપે જાણી શકીએ છીએ અને આપણે આપણા સ્વરૂપે આપણને જ આપણા સ્વરૂપને જાણી શકીએ છીએ બગીચામાં ફૂલ પાગર બધા બધા એવી રીતે એ ગુણ કહેવાય છે હમ એટલે એને ક્ષાયક સમકિત કહ્યું એ દર્શનને ક્ષાયક દર્શન કરીને ક્ષાયક રૂપે દર્શન તરીકે કારણ કે સાત કર્મ મુખ્ય આ સંસારમાં રજરાવનારી મુખ્ય પ્રકૃતિઓ છે એ સાથે પ્રકૃતિથી મુક્ત થયા છીએ આપણે આમ શાસ્ત્રમાં એને અનંતી કે છે સાથે પછી આમાં આવી જઈએ છીએ પછી વ્યવહાર શુદ્ધિના માર્ગે લાગી જઈએ આપણે એટલે ક્રોધ કારણ નૈમિત આવે નહી જ્યાં ક્રોધ સહજ ક્ષમાશીલ પ્રકૃતિ જ એટલે એને દિવ્ય પ્રકૃતિ કે એમને કશું આપવું ના પડે એમને કશું કરવું જ ના પડે કારણ કે કરવા પણ સાવ નીકળી ગયા છે શરીર છે ક્રિયા વાળું બધું છતાં પણ એ કયા પ્રકારનું તે ઊંચું શરીર ખ્યાલ આવ્યો ને કહ્યું તો કે માહિર ભગવાન સાડા બાર વર્ષના તપાસકાળમાં હતા એવું આ પાંચમા આરણ એવો કાળો હોય એવું જ્ઞાની પુરુષને એવો બધો કાળો આવે ત્યારે બધું તપમાં એવું હોય પણ તપ કોઈને દેખાય નહીં કોઈને તપ કોઈને ના દેખાય સમજો બહુ આક્રોશ છે તપ સમજવું તો તપ સમજવું બહુ આકરું છે દેહ થી કરીને તો બધું કરે પણ ના દેખાય એને કહેવાય એનો ફોટો ના પડે દેખાય નહીં કશું નહીં સમજા હા આવી ખબર પડે છે બહુ થઈ ગયું નહી તો ખબર હે ક્યાં પડતી હતી આપણને ઘણું મોટું થઈ ગયું એ તો પરંતુ આવે જ ખબર પડે છે પણ આ ખબર પડે છે એટલે હું એને ધીરજથી હવે એમાંથી પસાર થઈ જાય આપણે શું સુધા હ તે રીતે હું મારી સ્વભાવ એટલું રહેવું પડે છે પણ પેલો સ્વભાવમાં બેની વચ્ચેનો સાંધો છે ને નિકાચિત સાધો કહેવાય છે કેવો નિકાચિત એટલે ચીકણો લાદડ જેવો એમ કે છે કેટલું ઉખડવા જે ઉખડ્યા નહીં એવો છે આ પાંચમો વાળો છે ને એટલે એટલે આપણે ક્યાં તમને કશો રહેવાતું નથી એના કારણે બને છે એ તો આ શરીરનું મન વચન કયા છે ટેવો છે એ તો જન્મથી લઈને આવે જ છે જન્મ જ એના જોડે થાય છે પણ જોડે જોડે આગળનો નિકાસિત ભાવ લઈને આવ્યા છીએ એટલે એનો સ્વભાવ લઈને આવ્યા છીએ એટલે પ્રકૃતિ એનો સ્વભાવ શું કહ્યું પણ આજે આપણે શુદ્ધાત્મા છીએ પુરુષ સ્વભાવ આપણને પ્રાપ્ત થયો પુરુષ સ્વભાવ આપણને પ્રાપ્ત થયો પુરુષ દ્રષ્ટિ આપણે પ્રાપ્ત થઈ અને એટલા માટે જ આપણે આ નામ રૂપ જાતિ કોઈ પણ એ બધાથી મુક્ત થયા અને આપણે પુરુષ સ્વભાવે કરીને આ દેહે કરીને જે થાય છે એમાં અંતરમાં પુરુષાર્થ સ્વરૂપે રહ્યા આપણે અંતરમાં અંતરમાં એટલે અંતરના પુરુષાર્થમાં જયારે આવું તપના પ્રસંગો આવે સહજ ના થાય એવી પડે અને તે હૃદયના માર્ગે હૃદયમાં હોય આ કાળના તો બહુ વસમાં હોય છે તારા તારા આ તાતા તીર જેવા તીર મારા હૃદયમાં એટલા લાગી ગયા મને ભૂલાતા જ નથી બધા અનુભવ થયા તાતા તીર કે છે બઉ લાગે છે લોહી નથી નીકર્યું કશું નહીં તોય સમજાવ્યું એટલે હૃદયમાં એટલે તપ હૃદયના લેવલે થાય આ માનસ અહીંયા આગળનું બહુ મુશ્કેલ છે ખ્યાલ આવે છતાં મહાત્માઓને આ બુદ્ધિ એ બુદ્ધિ તપ બૌકરા પુષ્કળ કર બુદ્ધિથી તપ થાય છે બધા હમ ત્યારે જેટલું હૃદય શુદ્ધિ થાય એટલું અહીંયાથી બુદ્ધિથી આપણે છૂટા થતા જઈએ આ શરીર ચલાવનારી બુદ્ધિ રે પણ આપણે આપણે ચલાવવાળા હતા બુદ્ધિ થી બધું એ આપણે કરતા જઈએ બધું ક્ષય થતું જાય ખ્યાલ શરીર ને ચલાવો વ્યવહાર ચલાવનારી બુદ્ધિ રહે બસ આટલું એટલે સહજ હે હા બોલ બોલ બુદ્ધિ હૃદયમાં હોય અને હૃદય માથામાં હોય તારી બુદ્ધિક શા માટે માથામાં બુદ્ધિ શું બોલા છે બુદ્ધિ હોય છે વ્યવહાર હોય છે પણ એવી આ કારમો ક્યાંથી લાવે લાવે ક્યાંથી એને સદબુદ્ધિ કે છે શું શરીરને લગતી બુદ્ધિને સદબુદ્ધિ પણ એ કારમો લાવીએ કઈ પુણ્ય શું હોય બધા જૈન ગમે તેવું બધું કરીએ છતાંય બહુ મુશ્કેલ છે એટલે આપણે પછી ભાવના કરવી પડે કે આ વ્યવહારમાં સદબુદ્ધિ હો પણ મારા શુદ્ધાત્મા સ્વભાવમાં મને સદ બુદ્ધિ હોય સદબુદ્ધિ એટલે પછી સમ્યક બુદ્ધિ કહેવાય એને ને અને પેલી આપણે હાથે લઈને આવ્યા છે જન્મીને તે બધી વિપરીત લઈ રહ્યા એમાં વિપરીત ભેગો ભેરસેડ્યું એ બધી નિકા ચિત્તા વિપરીતતાનો ભાગ નિકાસ કહેવાય એ સાથે લઈને આવેલા સમજાય ને અને એનો બધો ફર્સ્ટ ક્લાસ ઉપયોગ કરે મારો મારો તાલ આવવા પછી ગાઢ ઘડી ના ગુતારો કેશ એવું કે બધા પોપોધાર રીતે થાય તો હમ એટલે સહજ સ્વભાવ પ્રકૃતિ જ ભગવત રૂપે બોધ એટલે એમનો વ્યવહારમાં વ્યવહાર કળાનો બોધ હોય ને તે પણ જ્ઞાન કળાથી હોય છે જ્ઞાન કળાથી ખ્યાલ આવ્યો એટલે વ્યવહારને જ્ઞાન બેન સાથે સાથે છે છતાં એને નોખો રાખે એવો બોધથી તમને અંદરથી બધું સમજ આવતી જતી જાય સમજણ પડતી જતી જાય અને સમજણથી તમે તમે તમને સમજાતા જાઓ ખ્યાલ આવ્યો એટલે સમજણ પ્રાપ્તિ બહુ મુખ્ય છે અને જ્ઞાની પુરુષ કશું કરી શકતા નથી એ ફક્ત તમને સમજણ આપી જાણે પરંતુ આપણે આ કરવાપાળાની ટેવેલા એટલા બધા છીએ એટલે એ ક્રિયાઓથી બહાર નીકળાતું નથી આપણાથી क्रियाओ थ बहार निकलात नहीं आज आप सत्संग में अगे अपने अँ आग तो आपने लगे कि आप क्रिया थे भेगा थी गया लगे का सहज संजोग आयो सहज संजोग आयो अपने परंतु आपने सत्संग बहु प्रिये सत्संग सत्संग संजोगों में पीड़े तो सत्संग कोने कहवाए कि ज्ञानी पुरुष की हाजरी में ज्ञान बोध कलाए कर व्यवहार बोध बढ़ो मत जो जाए જ્ઞાની બોધકળા એ કરીને બહુ જાત દીકરી પૂતગલ જેટલી જાત એટલી બધી કળાઓ હોય છે એમ તો જ્ઞાની તો પૂતગલ એક જ સ્વ જોઈ રહ્યા છે છતાં પૂતગનો ભીડ સ્વભાવ તો કેટલો બધો છે અસંખ્ય સ્વભાવ પૂતગ એક જ શરીરનું પૂતગન પરંતુ જ્ઞાની પુરુષને એક જ દેખાય છે સ્વભાવ એક જ છે એવી રીતે માહિર ભગવાને એમના તપસ્ચરણના અંતિમ ગાળામાં કાળમાં જ્યારે મેલથી નીકળ્યા ત્યારે કાળ આવ્યો અને જોયું પણ એમ કર્યું નતું કશું એમને અને બધાને કહ્યું પિતાજી માતાજી ગયા મોટાભાઈને બહુ એમને દુઃખ હતું એ ગયાનું અને ભાઈ અત્યારે જવાનું કહે છે તું એકલો તો ના હા એક બે વર્ષ શોભી જાય ભાઈ પછી તું જે કરવું જ પછી પણ ભગવાન સમજી જાય છે આ બે વર્ષ કહેનારા પછી બેના વિષય કરી નાખે પછી મને છોડ્યા જ નહીં ભગવાન બહુ પાકા હોય છે હું બોલતા કશું નથી સારું બે વરસ સુધી રોકાઈ જાઉં છું પછી બે વર્ષ સુધી કહે છે હવે તમારો કોઈનો નહીં માતા પિતા હતા તો છેક સુધી એમનો છેક સુધી વચન મારે પાડવું પડે ચાલો પરંતુ નહીં હવે ખલાસ હવે આગળ ખ્યાલ આવ્યો ને આજે એ ભગવાનના લેવલનું આપણે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિની બે દ્રષ્ટિના પ્રમાણથી આજ્ઞા અધર્મથી આપણે રહી શકીએ તો આપણને એ મહાવીર ભગવાનને રહેતું ઉત્તમ ધર્મ ધ્યાન તે આપણને રહી શકે છે સમજાય છે ઉત્તમ ધર્મ ધ્યાન બહુ મોટી વસ્તુ છે ધ્યાન તો બધા ઘણા પ્રકારના કરે આપણે શું કહ્યું ધર્મ ધ્યાન અને ત્યાર પછી શુદ્ધ ઉપયોગ જે ખીલતો જતો જાય છે તે શુક્ર ધ્યાન જેના પરિણામ પાક વિપાક્ષ સ્વરૂપે એ આપણને ધીમે ધીમે ધીમે ધીમે વિકાસ થતો જતું જાય છે શુક્લદયાન શુક્લ પણ શુક્લદાન આ રહી શકે એવું નથી કોઈને કોઈને ના રહી શકે જ્ઞાની પુરુષને ના રહી શકે પરંતુ સ્ટેબલ થઈ ગયા હોય એટલે શુક્લદાન પછી પાછું વ્યવહાર પાછો આવી જાય થયા કરે બે જ વસ્તુ આ કાળમાં બધા કોઈને છેલ્લું કમ્પ્લીટલી શુક્લદાન ના રહી શકે એ છેલ્લી છેલ્લા દેહમાં જ હોય છે કમ્પ્લીટ હો કમ્પ્લીટ કહીએ છીએ કૃપાનું ફળ અને વિપાક અને એમનું કવિપણે હોવું ના બધું થવું બધી રીતે કુદરતી બને છે આવી રીતે બને છે કેવું નિમિત્ત નૈમિત પણ નિમિત્ત પ્રાપ્ત થયું તમને અને તમને સમજાયું દેખાયું સમજાયું એ નિમિત્ત ગુણ ખુલ્લો થતો જતો જાય ગુણ એટલે સહજ ગુણ છે આ દેહનો વાત કરીએ છીએ દેહની સાહજિકતા કહીએ છીએ ત્યાં તટસ્થતા રહેલી છે ત્યાં નિખાલસતા રહેલી છે એટલે ભગવત રૂપિયા હોય કળાઓ જ્ઞાન કળાઓમાં આ બધી બોધકળાઓનો લાભ મળે અને બોધકળાઓમાં પછી આપણી જ્ઞાનકળાઓ ખીલતી જતી જાય ચાલો હવે તું પદ બોલી ના કાય ટાઈમ નો ક્યાંય છે સવા છ વાગે અડધો કલાક અર્ધો કલાક નહીં Cut it away. ચોથા હારામાં કીર્તનો એ બકરાનું કીર્તન છે ગજબના છે કીર્તન ભક્તિ ઉત્કૃષ્ટ કઈ કીર્તન ભક્તિ ઉત્કૃષ્ટ કઈ પોતાને પોતાના સ્વભાવરૂપ કરતી ભક્તિ ભક્તિ શું છે કે આપણને ભગવાન પદ જે પ્રાપ્ત થયું છે શું કહ્યું ભગવાન પ્રાપ્ત થયું છે એમાં ભગવદ ગુણો બધા અંદર ખીલે પાંચબારાના કળિયુગના શરીરમાં भगवान जरा दूर के आघात नहीं भगवान भक्त एक जड़े जल नो स्वभावी तरस छीपे जो जल में जड़ ना स्वभाव न होना तरस छीपे तो अपनी तरस तो क्या नहीं रही जाए જળ સિવાયનું બીજું પાણી થી બનાવેલું લાખ પીશો તો તરસ નહીં છીપે તો કે મને પેપસી બહુ ભાવે છે લીમકા બહુ ભાવે છે પણ તરસ એ છીપાવશે નહી જળ જ છીપાવે જળ એમાં જળ રસ છે એનો આ બહુ અપૂતગલની તત્વની ભાષા છે એની વાત છે અને ઉત્કૃષ્ટ ભક્તિ કીર્તન ભક્તિ એમાં હાથ બને છે પોતે શુદ્ધાત્મા સ્વરૂપે એ શુદ્ધાત્માનો ભક્તિ કરનારો ભક્ત એટલે એ ત્રણે એક જ હોય ત્રણેય એક જ હોય એમાં જુદા જુદાઈ ના હોય જ્ઞાન દર્શન ચારિત્ર આપણે જુદા જુદા સ્વરૂપ સમજીએ પરંતુ એ ત્રણ એક જ પણ વ્યવહારના વિવિધતાના કારણે આપણને આ જુદા સ્વરૂપે સમજીએ છીએ એક સાથે જ કામ કરે પરંતુ તપ કાચું પડે એટલું પેલા કાચું ના ના કાચું કાચું કે દલપત કે પછી દીકરો કે દીકરી ઘરમાં છે બધું જેજો તે ઘરની બહાર એટલું નહીં પજવે એટલું ઘરના બે ચાર વસ્તુ લો તો એટલું એક બે ત્રણ વસ્તુ માટે તમને કહીએ એટલે એટલું સત્સંગ થઈ જાય પછી આપડે પ્રકાશભાઈ કેસે આનો વખત થયો જોકે અંધારું થઈ ગયું આ ચોરી પછી કોન શું બોલ વ્યવહારથી એ વ્યવહારથી ટોટલી મુક્ત હોય છતાં વ્યવહાર જોડે જોડે હોય ત્યારે જ મુક્ત હાસ્ય ખેલાય કે નઈ અને ઉદાસીનતા એટલે એમાં એમનો ઉદાસીન ભાવ તો સતત એમની વર્તનામાં રહ્યા કરતો હોય ક્યાંય રૂચિ રહે નહીં પણ સત્સંગ ને છતાં પણ અમારા મહાત્માઓ અમારા શબ્દ વાપરતા એમાં શું ચોટી પડ્યા બધા અને અમને બહુ વાલાએ આવું કેતા ત્યારે પરમ સત્સંગ છે આખો દાદાનો સમજાયું અને મહાત્મા આપણે બધા ભેગા થઈએ ત્યારે આપણે સત્સંગ કહેવાય આપતો પુત્ર આવ્યા હોય તો એમના સત્સંગ પરમ સત્સંગ છે બધા વધી હા એટલે જ્ઞાતા દ્રષ્ટા પદ અને સ્વન સ્વું જુ જાય એનું પરિણામ છે સમજાયું સ્વસંવેદન એટલે હું સ્વભાવે કરીને સ્વ છું અને દેહ કરીને પર જોડે હું સ છું એટલે એની આગળ બંનેના વેદનો જુદા છે સ્વનું વેદન અનંત સુખ સુખપણું છે એટલે અનંત સુખનું ચાખેલું જે આપણે છે ને એ બધું સ્ટેબલ થતું જતું છે આપણને રહ્યા જ કરે અને પર સ્વભાવ છે એમાં પરમા ક્યાંય નહીં પર પરત છે અને પરમા જુદું જાય નોખો રહ્યા કરે ત્યારે સ્વેદન કહે છે સમજો જ્ઞાતા દ્રષ્ટા સંપૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા થઈ જાય પછી સ્પષ્ટ સંવેદન થાય સ્પષ્ટ સ્વસંભેદ સમજાયું ને એ પ્રોસેસ છે આખો સ્પષ્ટ તો બહુ નોખું નખું જ હોય એટલે એમને નિરંતર બધો વ્યવહાર હોય બધા વ્યવહારમાં હોય છતાં સુખનો સદભાવ જ અંદર વર્ત્યા કરતો હોય અને પહેલામાં આપણને દુઃખનો અભાવ વર્ત્યા કરે દુઃખની હાજરીમાં દુઃખ તો હોય સંસારના બધા વ્યવહારમાં આવતા દુઃખો હોય છતાં આપણને એનો અભાવ વર્તા કરે માં સમજાયું અભાવ એ સ્પષ્ટ સ્વસંભેદ સ્પષ્ટ છેલ્લું છે ત્યારે પહેલા બધા પુરુષાર્થના ભાગમાં આપણે ચાલો પતિ ગયું કોઈ છે હા એ તો છે પર ધારા અને સ્વધારા બે જોડે જોડે રે નોખીને નોખી રે આ નિરંતરની એટલે કે એમનું વેદન જ એવું વેદન વેદન નો ભાગ છે પછી તમે નિરંતર કહો છો છેલ્લી સ્પષ્ટો બાકી આપણે શાસ્ત્રવાથી કરેલું ને એટલે આગળ અત્યારે પકડી લઈએ આપડે એવું થઈ જાય છે મોક્ષ માર્ટકો પાકો એટલે શું કે ચોક્કસ એવું અમારે ગુજરાતી ને કેવું છે ચણિરે ચોક્કસ એ અમા પટેલિયા ચરોતરીયા ભાષા છે વ્યવહાર વ્યવહારના ફાઉન્ડેશન જ મજબૂત કરતો જાય કે આ તો રહેવું પડે નહીં તો આપણે વ્યવહાર ચોક્કસ મારવાડમાં ચોક્કસ હતા બધા જ અમારા કચ્છમાં બહુ ચોક્કસ બધા સોલિડ બધા જ પોતપોતાની રીતે આ વણીકો જ ખાસ કરીને હોય બધા ચોક્કસ દરેક પોતપોતાની રીતે હોય એ રીતના કહ્યું છે ચાલ આવતાણમ નમો સિદ્ધાણમ નમો આયોણમ નમો વ્યાણમ નમો લોય સવ સાવણમ એસો પંચ નમુક્ મો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય જય સચિદાનંદ હે અંતર્યા મી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા म कल्याण स्वरूप परमात्मा आप दरेक जीव मात्रमा द्रव्य मात्र अवस्था थी વિતરાગ ભાવે બિરાજેલા છો તેવ્યવ્ય ગુણ અવસ્થા થી મારું પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ છે ભગવાન હું આજ્ઞાધારી આજ્ઞા દિન પણ રહેવામાં અને ફરીથી હું આજ્ઞાધારી એવા આજ્ઞાધર્મ વિશેના દોષો કચાશો ના દોષો ક્યારે પણ ના કરું એ અર્થે આપ મને શક્તિ પ્રદાન કરો હે શુદ્ધાત્મા ભગવાન આપ મને આજ્ઞાધારીને એવી શક્તિ આપું કે એને બધા વ્યવહાર દ્રષ્ટિભેદ નીકળી જાય અને અભેદ દ્રષ્ટિ સ્વરૂપે રેવાય એ શુદ્ધાત્મા ભગવાન ચાલશે બધા ચાલો હા તો બધું જેને જેમ આમ ગોઠવી દેવાનું એમાં ગમે તું ફેકમ ફેંકી કરશો વાંધો નહી આવે જાઓ બે નોખું રાખજો નોખું રાખ્યા કરજો ચાલો આઠ તારીખ હા સમજી ગયા સાડા છ થી સાડા સાડા સાડા છ બરોબર છે બરોબર ચાલો જય સચિદાનંદ દાદા